એક અક્ષરે અમારાથી અવરોધો જવાબદાર છે અને અમારી માનેલી વસ્તુ કોઈ હોય અમારે મન જ મારે ઘર તમે જાતે રાખી રહ્યું પેટમાં પાણી ના લે શક્તિ ઉત્તમ થઈ જશે નિર્ભય ભય ના થયા એવું રહ્યું છે એવું કાલે કરી આપી તમને બધું ભય મારા મોટા ભાઈ ના મિત્ર છે અને આ પાંજરું પોતે ઉભું કર્યું બઉ સારા માણસ એકદમ કમ્પ્લીટ વહેવા તરીકે સારા છે પરમ શક્તિ વાળું તત્વ એ પામવાને માટે આ જે આપણું જીવન એ સારા છે પરમત પામવા માટે જુદા જુદા સ્ટેન્ડર માંથી પસાર થવું પડે છે અને અહિયાં આપડે બધા બેઠા છીએ અમે બેઠા છીએ તો એના માટે જ બેઠા છીએ આ તો બધા પામે બે હજાર બેઠા બે નહીં પામ્યા હા તમે બેઠા કે આ બધા પામેર બધા પામેર બેસેક વ્યક્તિ ના અનુભવો તો જુદા હોય ને આપે તો ઘણા અનુભવો લીધા છે દરેક વ્યક્તિ અનુભવ જુદા હોય આપે તો ઘણા અનુભવ લીધા છે ના કર્મ ના કેવાય તમે તો ભાષા ના બોલ છો તો આ ભાષણ ક્રાંતિ માં અને સાહિત્ય માલ જ નથી ખોટું જ્ઞાન બરાબર છે જ્ઞાન એ સુધી પણ જ્ઞાન ને ભરવા માટે ભાષાની જરૂર પડી શું કે સાહેબ એટલે જ્ઞાન ને ભરવા માટે વચ્ચે ભાષા ની ધ્વનિ ની જરૂર પડી એટલે આત્મા તક નો આત્મા તક નો આત્મા વિવરણ કર્યું આત્મા તક નો આત્મા નહિ એમ ત્યાં વેદ થાય એટલે ન આત્મા ધડ્યો એટલે નેતી કયો શું નિતિ વો ટુ ધ્યાન કે જે વેદના ઉપરી છે નવા વેદ સ્થાપન કરનારનીય છે નિશબ્દ છે અવરણીય અલગ કર્યો એ કેમ કરી પુસ્તક માં હોય કે પુસ્તક પોતે જ સરદારમાં કશું ભાઈ પુસ્તકમાં સંસાર ચલાવવાનું સાધન હોય पर मन की तो कई जाए भाषा एक बीजा भूल कर આ ભાષા કાળ હું નહિ બોલતો આ માલકી યુગ ની વાણી છે માલકી વાળી ઓનર વાળી હોય તે બધી ભૂલવાળી હોય કેવી વાણી છે માલકી યુગ માલકી વગેની વાણી એટલે આ ઓરિજિનલ બોલે છે હું બોલતો નથી આ રસ્તા કોણ છે ઓર તમે શ્રોતા છો અને હું નાતા વાણી બોલી રહેશે હું જયા કરું અને ભૂલ છું કોઈ નોંધ કરું નહીં એટલે આ ઓરિનલ માલકી વગેની વાણી હોય તો આ બાળકી વાળી વાણી બધી શું કહ્યું હા તો એનાથી સાયન્ટિસ્ટ તમે બોલો છું તે તમને તો બોલો કઈ ચેપ્રે બોલવા વાળા આ પછી એક માણસ ને કઉ બોલો ને કઈ કઈ બોલું છું બોલાવ ભાઈ સમિત પટેલે સ્કૂલ ના પ્રિન્સિપલ તો હશે ને પ્રિન્સિપલ હતા ને તો પ્રિન્સિપલ તરીકે જવાબદારી વાળા બોલવા પડતા ગમે તેવાબદારી પૂર્વક વાત છે બોલવું પડે આ લખી લો છે કોર્ટમાં જજ ની રૂબરૂ બે હવાબદાર લખ્યો છે સમજાય નગજમારી કરે તો એના હાથે પુરાણ માં નથી કરવું વેદાંત પણ નથી કર્યું આ ઉઘાડું કરું છું એક વાક્ય જવાબદારી બોલી છે એક કલાક વિચાર ક્યારે વિચાર્યું ક્યારે બોલ્યો તક આ તો તૈયાર થયેલી ત્યારે બોલે છે પાછળ વિચારી દે છે એક વાક્ય તૈયાર થતું જાય છે એવું ચાલુ રહે અહંકાર હું બોલ્યો અરે શક્યો શબ્દ બોલાતો પછી અરે બંધ બલાડ્યા તમે ને ક્યુ બોલે સારો ભાઈ બોલવાયા તમને સમજાયું છે આ ભ્રાંતિ છે ગીતા પણ એ જ કહેતી આવી છે કે આ ભ્રાંતિ છે ભ્રમ છે પરિવર્તનશીલ પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ નિરંતર પરિવર્તનશીલ સમસરણ નિરંતર પરિવર્તન થયા જ કરી જગત મિત્ર કવિ છે ને અહીંયા પારકાજ ફોડી કોઈક ઉઠાઈ જતો હોય છે મીઠ્યા છે ભત્રીજી ઉઠાઈ જતો તો મીઠ્યા બોલે પોતાની પછી ઉઠવા દે તારકાની છોડીઓ માટે શું થયું બિલકુલ હંડ્રેડ પર્સન્ટ રંગ થિયરી રંગ શું કર્યું પગડી આ છે મીથ્યા છે મીઠ્યા નથી રિલેટિવ સત્ય છે રિલેટી સત્ય એટલે અને આ રિયલ સત્ય એટલે અવિનાશી સત્ય સત્ય અને મૂકી ગયો તો આપડે ઉઠાડવો પડે નું ઉઠાડવો પડે આ જો મરતું આટલું કામ કરે છે આપડે રિલેટીવ સત્ય કેમ છે સમુલા તમને સમજાવી વાત હાજરી પછી એટલે બ્રહ્મ એ રિયલ સત્ય છે અને જગત એ રિલેટી સત્ય શું છે મિત્ર કીધું છે મિત્રો ને અરે જગત મિથ્યા તારા જાય ખબર પડે મિથ્યા છે આ વાક્ય થી વાક્ય એક્ઝેક્ટ હોવું જોઈએ માણસ ફીટ થાય હોવું જોઈએ તમને નથી લાગતું ફીટ થાય ઘડિયાળ આવી ઘડિયાળ આવી છે ઘડિયાળ આવી એમ ઈચ્યા છે ના આવી તો તો લાઈન માં ઉભો લેવા જાય કેવું વાત તો કરો તો ભાઈ સમજ ની પડે ક્યાં સુધી આ લોકો ના લોકો ના દેખાડ્યા લોકો પ્રાંતિ વાળા આપણે પ્રાંતિ વાળા સંતો પ્રાંતિ વાળા છે આ બાજુ ચાલુ એ નસંતો દેવ ક્રાંતિ વાળા હું કરતા છું હમ હે તો બધી ક્રાંતિ શું કહે જાય તો દિવાળવાળા તમારે કેટલા વર્ષે કાઢવું છે અહંકાર નીકળી ગયો લઘુત્તમ પુરુષ નો દર્શન ક્યાંથી હોય બધા ગુરુ હોય અને ગુરુત્તમ ભૂલી ગયેલા હોય લઘુત્તમ દર્શન થાય કે લડો લઘુત્તમ નો દર્શન થાય કેમ બોલતા વલમાં એક માણસ લઘુત્તમ ભાઈ લઘુત્તમ પછી ગુરુ થઈ ગયા હન પછી ગુરુ એટલે ભારે અને ભારે એટલે અવશ્ય ડૂબે શું કહ્યું અને એમ કોઈ ચડી ગયા ઠેકાણું ના હોય पहला <प्राध> गुरु गुरु था। तो, गुरु बार था। ना थे। गुरु की एक थे है मिल्ली गप्पू कैसे તમે તો ભણેલાસી તમારી નાતી મારા માણસો ઓછા હોય એવા પણ અહીંયા આગળ ને અહીં પાક ના થાય પાસ ના થાય ગામ સુ ને મંદિર સુ ને એમ બધું એકાકાર છે અભેદ એવું કે છે જગ છે અને ભેદ તો મેન્ટ્રલ હોસ્પિટલ એટલે ગુરુ તો જોવામાં આવે અનુભવ માં આવે બુદ્ધિ નો વિષય નહી જોયા નઈ ગુરુ હતા જ નથી પછી ક્યાંથી જોવાનું થવાય ગુરુ હતા જ નથી પછી ક્યાંથી જોવાનું થવાય લઘુ તો દુનિયા કોઈ સત્સંગમાં વાત કરવા આવે તો તમે એને સમજાઈ પાડો ના પાડો સમજાયું સમજાય એટલું કેમ કે ગુરુ છો એને બધા ફોરવર્ડ ને રસ્તો દેખાડ્યા કરશે બરોબર ને અમારે ગુરુ ગુરુ ના હોય એમ તો લઘુત્તમ પુરુષ છે करना समझे कई गुरु कृपा शोध दोषारोपण आए करता है नही तो आ रीते मुक्तानंद बाबा ने पे કુંડલી ની જાગૃતિ વગેરે છે કુંડલી ની જાગૃત કરવાની શક્તિ છે એના એના વિશે હું અમુક પોતે પંગત રીતે પણ એમાં તથ્ય છે એવું માનું છું જોઈએ નથી હોતું સમજો શક્તિ અમુક વચ્ચે શક્તિ થાય શક્તિ પૂરી એ શક્તિ અમુક વર્ષ ચાલુ પછી ખલાસ થઈ જાય રાજયોગમાંગમાં ભગવાન હોય રીતે આ બધા શક્તિ ઉત્પન્ન થાય જાત જાત ન ચમત્કાર થાય જાત જાત સિદ્ધિ ઉત્પન્ન થાય લોકોને બદલાવવા માટે ની રાજયોગ માં બદલાવ તેને લઈને આત્મા નથી જણાતો જઈને શું કહ્યું રાજ છે ફક્ત અજ્ઞાન ને લઈને કાર્ઞાન આ બધા શાસ્ત્રો માં શું કોણ શું સ્વરૂપ છે એટલું જ અ કુંડી ની વચ્ચે આવતી કુંડલી કુંડલી હા મોક્ષે તો એ બધું કરે અહી ના ચાલે હા ચમત્કારી જાય નથી મારા હજારો માણસ કેવા તારે તમે ચમત્કાર કરો અમે ચમત્કાર કરતા નથી શું કયું અમે જાદુ કરું નથી શું કર્યું અમે જાદુગર નથી ચમત્કાર ખાઈ જોઈ શકતો જ નથી આ તો હે ચમત્કાર કોને કેવાય આ જગત હું જે ચમત્કાર કરું બીજો કોઈ ના કરી શકે એવો હોય તો ચમત્કાર કહેવાય આ તો બીજો બીજો બાબો કેવો કરી બધા સીધો બાબ એવું કહેવાય અને ચમત્કાર કેમ કહેવાય હા હું કાગરની કઢાઈ હોય કાગર કાગર આ કાગરની કઢાઈ બનાવીએ અમે તેલ રેડી અને સૌ પર મૂકીએ તો સાગર ની કર્યું હોય અમે તેલ રેડી અને સૌ પર મૂકીએ હા પર થાય લાલ કરી તલો કે તમે સમજકાર્યો માય તો અમતકાર જ્ઞાન છે તો આ દેટકવકાર બતાવે બધું વિજ્ઞાન છે પોતે જાણતો નથી કે આ શ્રી દાડા ભટિયે અને પૈયાની મિતતે હા હમણા ભાઈ કે કે રામ તો કાગળનો હોય અને કાગળ પણ કદા કાવ સમજકાર્યો જ્ઞાન એવું બને પણ એ પટ્ઠા નહી બતા એ કેલ્શિયમ ના હલકા પરા કે લોકો આને માય કે પટ્ઠા કરે એ વાત ખોર છે કે રામ નું નામ છે ચાલો સમસ્યા કર્યો છે જયારે સંદાસ શક્તિ ચકજી લોકો છું બધા સંડાસ ના જવા લોકોને ભમાવે છે આ લોકો ને લોકો ને ભમાઈ ભમાઈ ને ખરાબ થઈ અને લોકો છે ફર્યા જ કરે એની વાત બુદ્ધિ તમને કેમ લાગે આપડે સત્ય ને સત્ય માનવું છે કે અસત્ય ને સત્ય માનવું છે કે સત્ય પકડાતું નથી ને સત્ય પકડાતું નથી ને સત્ય માટે જવાજ્ઞાન છે એ તો આજે તો છે પછી આપડે સત્યનો દાવો કેવી રીતે એ કે આપડે હજાર જાત ની વાતો કરીએ પણ કે છે અજ્ઞાન તો છે પછી સત્ય દાવો કેવી રીતે કરી શકીએ આપણે હજાર હજાર અજ્ઞાન જ કરવાનું છે બીજું તમારે અજ્ઞાન છે તમારી વળે ની વાતો અર્યાજ કરો ને તમારે સ્વામી વાતો કરું ને તો કઈ કુટે હું કઈ દઉં તમારું દ્વેહ છે કાલે જે રીતે છ મહિના છેતર છે છ મહિના કલાક માં છેતરી ને જતા રે આટલા બધા ભાવ આવે છેતર્યા હું સાચું બોલું એને જો સત્ય કેવો હું આ એક જ બાવા પાસે આવ્યો જો સાચું બોલું તો કે આ એક જ બા નવરોત્તમ ભાઈ રસ્તા મળી ગયા નવ તમારા માટે લાગણી બહુ હશે અને તમારું કુલ પાટી આવ્યા આવે નહી મે લાંબા વખત પણ કરેલી છે સામાન્ય રીતે આનંદ કે સંતોષ છે પછી આધમ્પો ઉભો થાય તો તમારા માટે શું છે પછી ક્યાં સુધી ના દાદાજી જ્ઞાન મારી લેવું પછી તમારું વિજ્ઞાન વર્લ્ડ માં હોય પૈસા હોય લે આ છે મારે ચારે પાંચ લુઈ જશે મારે કઈ વધારવા નથી આપતા વધારવા માટે નથી આવ્યો કે સુશ્યોર માટે નથી આવ્યો મારે જેને કઈ ગયા મારા જેવું શું શું કાપ આપનો અંદાજ હોય છે બાજી સદાચાર થી કઈક બાજી સુધરે છે એવું આપ મારો છે સુધર છે ને સદાચાર તો તમે કર્યો ને આવો પધારો અભ્યાસ કરો આચાર નહીં કર્યો કઈ થી મુ છે અને અમે તો દંભ થઈ જોડે છીએ સદાચાર શું બધા દંભીરા સમાચાર છે સદાચાર સુ છે દંભીરા સદાચાર નિષ્ઠાની કોઈ કોઈ ખોટ ખાવ છો તો પૈસા પણ ખોટ ખાય તેને નિષ્ઠા બેઠી દેવાય શું કહ્યું ધોરણ ખોટ ખાય આપી દેલું પડે સારા નિષ્ઠા દેવાય એક પૈસા ધરા દેવા છે ધોરણ શનિવારે ચોક્કસ જેતરાવતા સદાચાર આપણા હાથમાં નથી સદાચાર તો ઘણા કરવો હોય ને તોય પણ મનમાં થાય થતું નથી ધાતુ જ્ઞાન નું તરત જ ફળ હોય શું કયું તમને એમ સમજ પડી કે આ દવા છે દોડી દવા છે તેની જોડે દવા દોડી છે પણ આ પોઈઝન છે એલે નાના છોકરા ને આપડે પૂછીયે કે બીજું અમાર ના હારી દવા હોય બે દેખાતી હોય એટલે છોકરા છોકરા ને સમજ પડવી પડે કે આ પોઈઝન છે ત્યાં પોઈઝન શું આપડે કઈ મરી જવાય મરી જવાય શું સાહેબ આપડે કઈ ત્રીજા ગયા કાકા હતા ને તે બાર લઈ ગયા એટલે આમ કરે તો પછી ના રહે સાચું જ્ઞાન થાય અને પોતાને સમજાય હશે સાથે સમજાય ત્યાર પછી જ્ઞાન સમજ ને જ્ઞાન જ નહીં આ તો પોપટી જ્ઞાન આ તો શિસ્તો જ ન બધા પપ્પા અને પપ્પાઓ આવે અમુક ના આવે અમુક આવે તો લાગે છે જ્ઞાન તો શક્તિ છે આ મસ્તી મજા આવે આજિનો બધી શક્તિ આ ઇન્જિનો બધા શક્તિધાર નહી એ બધા કેટલા હો દબા લઈ જાય છે તમે કોણ કેશો આપડું કોઈ શીખવા જ્ઞાન આનંદ સચિદાંદ સચિદા નો છો સત એટલે વિનાશી અને જ્ઞાન દર્શન અવિનાશી જ્ઞાન દર્શન એ જાત્ય તો એક્યું નથી આ સત્ય નથી આ તો સત્ય અને સત્ય નિરપેક્ષ છે અવિનાશી હોય આ તો રિલેટીવ છે ગરીબ કોરો ગરીબ કોને મારી કઈ લેવા દે આરોપી સત્ય સત્ય જેવી ત્યારે ઠાકોર ભી પૂછે છે આત્મા અને ચિત્તમાં શું તફાવત ચિત્તમાં એટલું છે અશુદ્ધ જુદ્ધ જ્ઞાન દર્શન આત્મા છે જયારે ચિત્તમાંથી અશુદ્ધતા ઓછી થતી થતી થતી થતી ટકા હોય તો અશુદ્ધિત કેવાય અને હો ટકા થાય જ્ઞાન કેવાય આત્મા કેવાય ને એટલે હું બોલ્યો આ ચાલે છે કોણ આનિકલ એડજસ્ટમેન્ટ ચાલે છે હું ચાલુ પ્રખર થી પરિણામ કરાવશે એટલે પેલા નથી બતા કહ્યું હું કરું હું કરું હે જગ્ન એના યોગ્ય નહી દેહ ના યોગી નહીં બેહ નો યોગી મોટા વાર્તો હોય તે જપ યોગી નહીં જે વાળી ના જપયોગ કર્યા કરે તે મનો યોગી નહીં ચક્કર પર મંતર એ બધા નઈ આત્મ કોઈ ન રહે દુખીપે ખરું કે છે તો કોઈ ન રહે દુખી શત્રુ મારીને મિત્ર રાખે શું હવે ચાલતું નથી ક્યાં જશે કોઈની પાસે નથી બધાની પાસે આ બધા પાસે કોણ જાણે હા શું થવાનું કે પોણ છે ગઈ પછી શું થવાનું કે ક્યાં ધ બધું જ એક આખા કદી મોક દેવાના છે એ તો બધી વાતો છે એ તો બધી વાતો છે મને ના ને વાતો છે બધી વાતો વાતો વાતોનો વાડો હવે વાતોનો વાડો કરીશું તમારે મોક થવાનું તે છે નિશ્ચિત છે એટલે નિશ્ચિત નિશ્ચિત છે નિશ્ચિત છે તમારી સમજતી લોકસે પછાદ વરસાદ ખાય ખરા ખાધું પડે ઉઠો ઉઠો અહી જેવું પાછા જાવ તું ઉઠીને જતો પછાદ થી આટલી બધી શું થાય પછાદ માં શું દુઃખ છે હા મને પછાદ ખાવા માટે આપે છે આપી દીધો દાદાજી નીચે દાદાજી હું છું હા બાજુ હું રહી ગયો દાદાજી હું રહી ગયો ચાલો ફરી માણસ માર ખાવાનો શોખીન ના હોય અને અમને મારી નાખે તો તૈયાર છે શું છે આ ગુરુ નો માર્ગ નો તો જીતે છે તમે કોઈ રીતે મનાય કોઈ મનાય હા તમે કોઈ રીતે પચાસ ત્રીસ હજાર માણસ પણ આવા અને વસંત તમારી જે ઈચ્છા છે કોઈ મોટું પુણ્ય છે તેના આધારે ભેગા થયા મોટી હજારી ગણાય તેમાં નિમિત્ત છે ને મળ્યા નથી પેલા ઘરમાં કે આખો દ્વારા ઘરમાં કે પુસ્તક ના કીધા તો પુસ્તક માં કદું હોય પુસ્તક તો પોતે સ્થુર છે શબ્દરૂપ છે એમાં શું હોય એ તો ઠીક છે ટાઈમ કાઢવા માટે અને સાધન છે સાધન નથી આવું ને સાધન સાચી વસ્તુ આપ્યો કોને ત્યાગ અથાગ વિરાટ લયો વનવાસ રહ્યો મુખભંગ રહ્યો પદ્મ આસન લગાવી દો સગ અનંતર તારે આગ ફટક ભટક કર્યા કર્યા સત્સાધો આવે ને ત્યાં આપી બેઠો નકામ મારો હું કઉ છું પૂછો પૂછો પણ પૂછવું હોય કે હેલી વાત છે એ લાડા ખાવાની વાત સતત વાત માં લઈ ગયા બાર બરાબર એમને શું ખબર થયો કામ નીકળી ગયું તમે કેટલા કલાક બાદ એક મહિના બે મહિના પેલા એક કલાકતા નથી પણ તમે કોની આજ નામ રહો આપણને સમજ પડે કામ કરવા આપણને સમજ પડે એ કામ કરવા કોને સમજ પડે પણ કોણ સમજે